મોટા મોટા પડી ગયો જવાનું દડ્યો અને પેલો કલાક પછી પાંચ ગયો ત્યાં ખેતરમાં હાફ કાઢી મરી ગયો અંધારામાં ફગ પડ્યો ને હાપ ઉપર તે કાઢી મરી ગયો કોણ આ કોણ પ્રાવી કોણ અને પૂછતાથી કોણ આમાં ઉતાવળીઓ એટલે અમે છે તે ગયા હતા પાલીતાણા એક બસ કરીને બાઉ ભાઈ આપડા બાઉ વકીલા તમારી ઉતાર ઉતાવળ થી જઈશું તો એક્સિડેન્ટ થશે કે મોડા જઈશું તો એક્સિડેન્ટ થશે ખોરો એક્સિડેન્ટ થાય પણ ઉતાવળી ઉતાવળી જાય નતાવળિયા ના પેલા ધીમાવાળા કરતા અરે હું જ્ઞાની ના જ્ઞાની ચાલો જ્ઞાની ચાલે છે જ્ઞાની સહસ ક્રિયાઓ હોય એ બધી બુદ્ધિ ગુદા ખુશ કરાવશે શું થાય એટલે બહુ બી ઠંડા પડી ગયા તો પણ આવ્યા ને ચેમ્પલ કોઈ જ્યાં માથા પર પડ્યું નહી વાત બધાના માથા પર કે આ બધું બંધ થયું તમે કેવા બોલ્યા ના બોલતો જવાબ જાય ને ગાડી પકડી લે ગાડી પકડી પેલો આખી રાત જાગ્યો ચાર વાગ્યા પછી જાગ્યો એકદમ ઊંઘ આવી ગયો નઈ પકડી ગયું કયું સારું ટી થી ઊંઘી રહ્યું વ્યવસ્થિત નામની શક્તિ છે તે બધા સંજોગો ભેગા કરી પરમાત્મા શક્તિ ને ભગવાન લોકો કે શક્તિ ભગવાન જેવી વિતરાષ પણ એમાં ચૈતન્ય નથી ચૈતન્ય વાળા પ્રભુત્વમાં બેઠા ચૈતન્ય ના હોય ચૈતન્ય ના હોય તો એ શક્તિ ઓટોમેટિક કેવી રીતે કરે એ વૃદ્ધિ ચલાવવાની જરૂર નથી ભગવાન ચૈતન્ય છે તમે શક્તિ નથી આ ચલાવવાની શક્તિ નથી તમે સમય ને ભગવાન ચૈતન્ય છે બધું આ ચલાવવાની શક્તિ ભગવાન નામ નથી તમારા ચલાનિકલ શક્તિ છે જગત તો એના સંજોગો બધા ભેગા થઈ અને જે કાર્ય થવાનું થયા જ કરવાનું એના નિયમ થી જ થયા કરવાનું જરૂર નથી આગુ પાછું કરી શકો કે નહીં તમે એમ કઈ આગુ પાછું કરી શકો ના જાય નહીં જરાય આગુ પાછુ ના થાય એ ફક્ત એની શાંતિ હની કરી શાંતિ કરિયા લે પણ પેલું જે ક્રિયા થવા રહી શાંતિ કર્યા લે અને જેવું દુઃખ હોય ને તે દુઃખ ઉ એ દ્રષ્ટિ બદલી નાખે દુઃખ ઉડા પ્રભુ ની કૃપા ઉતારે એમ થઈ જાય બાકી બધું ક્રિયા તો થયા છે કોઈ ના હાથમાં સત્તા નથી ભગવાન ના હાથમાં કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન તીર વાગ્યું કર્મો કર્મ નો નાશ કરી કર્મ નો તે અમુક પ્રકાર નો કર્મ નહી કર્મ ગોટો વાગી નાશ કરી શકે પછી એની પાસે એટલું અનુભવ જ્ઞાન થી નાશ કરવાનો બીજા થાય ભોગવવા ના પડે એ કે કર્મો તમારે ભોગવવા ના પડે એવું તમે કરી શકો કે નહી ના ભોગવે થાય પણ ફક્ત અમને ભોગવવાના નહી અમને અમને અડે નહી ભોગવવા ના પડે જગત ને અડે તારે અમને અડે નહિ ડાક્ટરો કેસો ને જો બીજા કોઈ આવું થયું હોય તો રોદડા રડી રડી ને અડે નહીં ભોગવટો ભોગવવો ના પડે અમારે ભોગવટો જાણવાનો જુવાનો બધો તમે જેમ જોવા આવો છો એમ અમે જોઈએ ફેરફાર ના થાય ભેરફાર કૃષ્ણ ભગવાન તીર વાગી દીધું માં આવીને કીધા ગયા તા અને જગત ભગવાન જયારે કે છે એ જ વ્યવસ્થિત શક્તિ છે એ જ વ્યવસ્થિત છે શક્તિ ફેરફાર કરી શકે એ શક્તિ કર્મો એ શક્તિ કર્મો માં ફેરફાર કરી શકે શક્તિ આદર થઇ જાય કાર્ય થઈ જાય વ્યવસ્થિત શક્તિ એ ભગવાન શક્તિ છે ના વ્યવસ્થિત શક્તિ ભગવાન શક્તિ હોત ને હું તો ભગવાન ને કે ભગવાન ની શક્તિ એ ન ભગવાન એને તાબે એના તાબા માં ભગવાન કૃષ્ણ ભગવાન કાબુ આ તો બધા જે કાબુ બોલે લોકો ભમાવે છે લોકો હા એસા કરી દેગેરે એ લોકોને ભમાવાની વાત લોકો બચા બાળક છેતરા કૃપા જ્ઞાની પુરુષ એકલા ઉતારી શકે બીજા કોઈ કૃપા એ ઉતરે છે બધી બળતા ઉડાવી જાય અને મોક્ષ આપી શકે જ્ઞાની મુક્તિ આપે એવું જ્ઞાન આપો કે સાચા ભગવાન સાચા ને ઓળખે તો કામ થઇ જાય નહીં બેઠા ભગવાન છે આપણા દરેક જીવની અંદર બેઠા જશે એ સાચા ભગવાન है नहीं तो एक, चे? एक, चे? एक, चे एक चे आ लाख लगड़ी हो सोना झगड़ो करे तो सो न कहूक एक लगड़ी तरीके जुदा जुदा દરેક છે દરેક છૂટ છે પ્રગટ ના થાય ત્યાં સુધી ઈચ્છા પૂરી ના થયેલી હોય જ્યાં સુધી રાઘદેશ હોય ભગવાન તરીકે જ વર્તન રાખતા હતા ભગવાન તરીકે જ વર્તન રાખતા હતા હોય ક્રોધ માન માય અનુયા બો લોચી ઘરે થઈ જાય અનુયાય જોવાનું એમનું કઈ અનુયાયીઓ થતા એમનો કઈક તો કઈક તો હશે ને માટે અનુયાયી થાય ભયા વગર તો કઈક લાગે તમે જોયા તા એમ બધું જોયેલા સારા માણસ હતા બઉ સારા માણસ નિર્માની હતા દારૂ બારો ભાઈ કઈ કઈ એકાદ ગુણ હોય ત્યારે થાય ને એ માને લોકો તમે જોયેલા નજીક ગયા હોય ભૌતિક લાભ લોકો શુદ્ધ આત્મા થવાય એવો રસ્તો બતાડો શુદ્ધ આત્મા થવાય એવો રસ્તો બતાડો શુદ્ધ આત્મા તમને જ્ઞાન આપતા થાય જ્ઞાન આપે ને સેવાબરકાર બી એ પહેલા ના થાય કે છે એ પહેલા ના થાય આ ત્યારથી શરૂઆત કરી અત્યારે તમે બીજો રસ્તો એટલે એ બતાવો અત્યારે હું આદર બોલવા લઈ જજે એક મિનિટ વિચારે થાય એક મિનિટ આત્મા નો વિચાર કરે તે સંસારથી મુક્ત થાય આત્મા રૂપ થઈ જાય આત્મા રૂપ થઈ જાય તો આત્મા સંબંધી વિચાર વિચાર કરે તો આત્મા નથી ક્રમ તૂટે ખરો વિચાર જે કરે ને એ તો આત્મા અસાર થાય હા પણ આત્મા થવાની દશાઓ બી થાય તો સંસાર ક્રમ તૂટે ખરો સંસારનો ક્રમ ચોટે ખરો ધીમે ધીમે જે ગુનો છે એ તો એનો હિસાબ કચ્છ ને એ તો ભોગવ પડે નવો સંઘર્ષ થાય નવો સંઘર્ષ થાય પણ એક મિનિટ રે નઈ તે પછી કાયમ થઈ ગયો અંતર મુહૂર્ત પેલો તો ભમી જાય છે એ આત્મા એટલે પાછો ઉપયોગ પૂર્વક લઈ આવવો પડે ઉપયોગ પૂર્વક ફરી પાછો લાવવો પડે હાથમાં એમ નામ કે ભમી ના જાય એવી સમજ કરી અનુભવ પણ થાય છતાંય માયા જયારે એટલી બધી મજબૂત ઉભી થાય તે વખતે એને તે બાજુ ખેંચી જાય વસ્તુ સીમા કોઈ કશું ખેંચી જાય એવું નથી આપણું ધ્યાન છે ને એ હજુ સાચું છે જ્ઞાન એક્ઝેક્ટનેસ માં આવી ગયું નથી એક્ઝેક્ટનેસ માં આવે તો કશું કઈ નામ દેવું નથી કારણ કે પછી તો ડિસ્ચાર્જ કર્મ રહે છે એટલે ભોગવટો ખાલી છે નવા કર્મ બંધાતા નથી આત્મા પ્રાપ્ત થયો સ્તંભ અને સ્તંભર છે ત્યાં આ સ્તંભર અને બંધ બંને મળ્યા આશ્રમ હોય છે આશ્રમ ને નિર્જા હોય તો પેલાને બંધ થાય અને પેલાને સંભર રહે બઉ ભારે છે પણ કર્મ ન્યુટ્રલ છે શું છે એટલે એ કશું કરી શકે એમ નથી આપડો આધાર ના હોય આપડે આધાર આપીએ ત્યાર પછી આપણે આધાર આપીએ થયા કરું છું અને સંસાર નું કારણ એજ આ બધા સંસાર નું કારણ હા ભૂમિકા તો સુધી પોચાય પણ સ્થિર નથી રેવાતું ના પણ સમાધિ સંવર હોય ને સમાધિ રહ્યા જવાનું સંવર થયા ભાઈ આનો ઉપાય શું હોય શકે એક આત્મા થઈ ગયા પછી પછી વિચારવાનું વિચારવાની ભૂમિકા ક્યાં સુધી કે જ્યાં સુધી આ આ છે આ છે જ્યાં શંકા ત્યાં સુધી વિચારવાય શબ્દ માં આપણે સમજીએ છીએ કે આ જ્ઞાન આ દર્શન અને ચારિત્ર કેવાય પણ એ પૂર્ણ પ્રતિથી ના થાય જ્ઞાન દર્શન ચારિત્ર શબ્દ સમજાય પણ અનુભવ અંદર લક્ષ્ય પૂર્વક નથી આવતું એમાં કચાશ ક્યાં આગળ જય छता तर्क विर्क उभाई पूछी देव तर्क आ निर्विकल ज्ञान विकल्प के समझात नहीं संकल्प विकल्प સંકલ્પ વિકલ્પ નથી વિકલ્પ જ્ઞાન આવ્યું હોય સંકલ્પ વિકલ્પ થાય કેમ એ સમજાતું જ નથી એટલે સત્સંગમાં પૂછવું પડે મને કે આ સંકલ્પ વિકલ્પ છે કે શું છે આ હું તમે કહું તે પછી તમારું સંઘર્ષ સુધી જાય જે સમગ્રમાં અવરું બેઠી છે એ છૂટી જાય સમગ્ર તો હજુ આત્મા પ્રાપ્તિ થઈ નથી સંક્રમ વિકલ્પ નો કરનારો થયો નઈ વિકલ્પ થાય ને ફક્ત તમારે સમજદારી જરૂર છે તમારે નથી ને તમને જયારે ગુજ પડે પૂછાયું તમે કહ્યું કે આ રસ્તે નહીં પછી હાજરી માં હોય તો તમને ફાયદો થાય હાજરીથી ફાયદો થાય પછી આપડે માથાપર કરી પછી ભરે પછી ભક્તિ નો ફળ મળે આપણને એમને એવું કહ્યું હાજરી નું ફળ મળશે જ્ઞાની વાણી છે તમને સંધ્યા કાળ છે કર્મ કર્મ ના છે તે બઉ અલ્લા કરે કર્મ શાંતિ ને પામશે પૂર્વેકર બધા છે મુક્તિ ના મુક્તિ મળે મુક્તિ તો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ જ્ઞાની મુક્તિ નથી આખું જ્ઞાન જ છે વિજ્ઞાન જ છે અને એ પણ એમની હાજીમાં જે થયું ને જે ત્રણ ચાર જ લાભ લઈ જાય એ સાચું બાકી પાછ જ ભક્તિ બધા કરે ભક્તિનું નગમ જ જાય નગાનું જાય જેવા બધા શાસ્ત્રો એમાંથી એક જ વાત છે કે આત્મા જાણો અને ના જાણો એનો અર્થ નથી ભક્તિગત આત્મા ના જાણો તો એટલે આત્મા જાણવા માટે આત્માનો જાણકાર હોવો જોઈએ આત્માનો જાણકાર આત્માને શું છે જણાવી શકે ભક્તિગત કોઈ આચાર્ય અને જ્ઞાન હોય આત્મા એવી ચીજ કે કોઈ પણ એ જ્ઞાન સમજાય નહીં એવી ચીજ વસ્તુરૂપે પરમાત્મા છે સરળ ના મને તો તમને કહું આમ નથી આમ તમારું પછી અમારું હજુ તાતો બધા ક્રોધ મા નહીં હિંસક ભાવ ના પડે આત્મ જ્ઞાન મળ્યા પછી થાય નહી અને થાય તો આત્મ જ્ઞાન થયું છે આપે પુણ્ય આપે પરોક્ષ ભક્તિ કોણ આપે બધા બધા મને કહે છે અમે પ્રત્યક્ષ જ માનીએ છીએ તમે માનજો એ તો આ દહીનો માવીને પ્રત્યક્ષ માને ના કહેવાય મારે કૃપાલ કેતાવી પ્રત્યક્ષ નથી અમે પ્રત્યક્ષ આત્મ ના થાય કોઈ કોઈ મશ્કરી કરે કોઈ ટીકા કરે એટલે રૌત ના થાય તો જાણવું કેપાળજી નો ધર્મ પાને તો ધર્મજાણ અને શુકલ જાણ માં તો દશા કોઈ છે હા જે પોતાના મતે વિચાર પોતાની પોતાની જે જે કરવું ને એ બધું છે તમે કોઈ પણ ગુરુ ના કાબુ મળો પામે અવશ્ય મોક્ષ પામવાના માટે શું કરતા હોય છે ત્યાં સચંદ પોતે પોતાનું દાપણ જમવાનો કોઈ માણસ પ્રભુ શ્રી હતા ધમકી દે જીવ ખરા નથી મોક્ષ છે શું છે વહેલો મળો પાંચ દસ રૂપાર વહેલો મળ્યો પણ મોક્ષ છે શું પણ જેને સત્સંગ છે મોક્ષ કેમ જાય છે સ્વસંદ કેમ તારવો બે ત્રણ ચાર વખત આવશે ને તો એક વખત બધું ના નીકળી જાય ખબર કારણ કે માણસ ને એક વખત દર્દ રોગો હોય ને તો ધીમે ધીમે રોગ પડે શક્તિ બઉ દાખી જાય સાચું લખે રોકે જીવ સતન પામે અવશ્ય મોક્ષ અવશ્ય મોક્ષ પામા નું સાધન શું થાય રોકાયો પામે છે આ દ્રષ્ટું છે જ્ઞાની પુરુષ એટલા જ ઉપરી ના જોઈએ કોઈ એનું શું કારણ કે એમના સ્વસંદ જ ના હોય ને શું એ સ્વપરિણી હોય ક્યાં રહેતા હોય સ્વપરિણી એ સ્વરિણી રહેતા હોય જ્ઞાની પુરુષ એટલે એની ઉપરી કોઈ જોઈએ નહીં કારણ કે ઉપરી ક્યાં સુધી જોઈએ કે માણસની ભૂલ થાય છે ત્યાં સુધી ઉપરી જોઈએ ક્યાં સુધી જોઈએ ભૂલ થાય ત્યાં સુધી ભૂલ ના થાય ત્યાં પછી ઉપરી ઉપરીની જરૂર નથી પછી અંબાલા ભૂલ થઈ છે પણ જ્ઞાની તરીકે અમારી ભૂલ ના થાય બધું થાયલાલ નું પરિણામ છે ભગવાન નું પરિણામ ન ભગવાન આવું થાય નહિ કૃષ્ણ ભગવાન વાગી તું શું એ તો એ એ પરિણામ જુદા છે ને કૃષ્ણ ભગવાન વાસુદેવ ભગવાન છે એ પરિણામ જુદા છે પણ ભગવાન જ છે કારણ કે નૈષ્ટિક બ્રહ્મચારી હતા કેવું નૈષ્ટિક બ્રહ્મચારી કૃષ્ણ ભગવાન નૈષ્ટિક બ્રહ્મચારી હતા લોકો એમનું પરિણામ આવા જુએ લોકોને સમજાય નહી લોકો પુરુ કેવાયેશ્વર કેવાય નૈકચારી હતા તમે સમજાય શું છે શું નિષ્ઠાથી એ બ્રહ્મચારી હતો હે આત્માની નિષ્ઠાથી બ્રહ્મચારી એમ નહી આ જે છે એમની નિષ્ઠામાં નિરંતર બ્રહ્મચર્ય છે શું છે આમ જ હોવું જોઈએ એવી નિષ્ઠા છે કે હોવું જોઈએ વર્તે છે એ પહેલાનું પૂર્વ બહુ ફળ છે પૂર્વનો ઉદય ઉદય પણ નિષ્ઠામાં હતું એટલે નૈષ્ટિક કહેવાય નિષ્ઠામાં નિરંતર બ્રહ્મચર્ય હતું એ કૃષ્ણ ભગવાન શી રીત લોકો કામ લોકો સમજાયો જોઈએ પછી ના થવું બધું અને અભિનેશ તો એવો થઈ ગયો એનું એવું જ ચેત્યા હતા કે જે પણ આવે થાય તો કાળ સ્વભાવ છે ને ચેતન કોઈ છે નહી બધાને આવું ગમે એક બાજુ ક્રોધ માર માં એટલા બધા પડી જાય કે જયારે થાય ત્યારે મનમાં બઉ દુઃખ થાય છે જોર કરે ઉઠો આનંદ થાય છે આનંદ થાય છે સમજાવી પદ નમ એમાં કશું ભલે ઇન્દ્રિયો નો અવાજ છે ઇન્દ્રિયો નો અવાજ છે જો અંતર માં કશું ના પાસે કેટલી સરળતા આવે કેટલી રુજુતા આવે આવે કે સરળતાનો લાભ મળ્યા કરશે આ તો બંધ થઈ જવું જોઈએ જો આ તો છે તો કૃપાલ માર્ગ પામ્યા નથી માવીર નો માર્ગ પામ્યા નથી માફી માંગે નહીં સડીને તેલ કાઢી હા પણ હાર હાજર હોય કરે બીજું ઉપાય પ્રજા શું કરે નબળી છે એટલે ખુલી થઈ જાય નબળી છે ખુલી થઈ જાય સ્વંદ્રહિત અને અભિનિવેશ નાખો સ્વચંદ્રિત ભક્તિ હોવી જોઈએ દ્રષ્ટિ રાગ થોડો થોડો વખત આવવાનું રાખો